દાત મુ કાપી નાખે આ કપાય નઈ આ જાય આ તો જંજાર કેવાય કેવી આ જાય નહી જંજાર જંજાર કપાય નહી ભોગવે છૂટકો ભોગવે છૂટે છૂટે રસ્તે ચડે એનો જો પાસ થાય તો આગળ ચલાય આપડે આડે રસ્તે છે તમને ત્યાં કહ્યું રવિવારે પણ ના આવ્યા ને તમને કહ્યું રવિવારે આવજો પણ તમે આયા ને આપડે રાત્રે છે તે તમે રૂમ માં સુઈ ગયા હોય રાત્રે એકલા હો તમે દિવસે કઈ ભૂત ની વાત સાંભળી હોય અને રાત્રે તમે રૂમ માં સુઈ ગયા રૂમ માં જ્ઞાન ના થાય એ અજ્ઞાન થી થયો શેનાથી થયો તમે જાણતા નથી કોને પાડ્યો એટલે અજ્ઞાન થી વિચાર ઉભો થયો એનું જ્ઞાન ફોડ પડે નઈ ત્યાં સુધી હવાર સુધી ખાલી ભડકાટ ને કલ્પના રંગ બિલીફો જાય નઈ હું આચાર્ય છું એ રોંગ બિલીફ હું સાધુ છું એ રોંગ બિલીફ કરવી પડે ને તમારે કેટલી રાંગ બિલીફો બેઠી છે એ તો હમળે આવી ગયા કજું થાય ને દર્દ The of the Neh. Die a 100%, બધા ને એવું તમને એમના હાથમાં દેખાય છે હરકિશન ભાઈ નો કાયમ ત્રિકાળી વસ્તુ છે ત્રિકાળી અને અનંત સુખ નું ધામ છે અને સુખ ખોળવા નીકળ્યા કેરીઓ માં સુગંધ આવે છે જીભે ચખાય છે બધો માર્કેટ મટીરિયલ છે સાચી સમજ ના આવે તો ઊંઘા કરે છે અને પેલા બંધુ આંખ નું સપનું છે બંને તમને લાગે સપનું સાચું જ લાગે ખોટ ગઈ એ ખોટ ગઈ નફો આવ્યો નફો ખુશ થઈ ફર્યા કરે આ રત્નાગીરી ને કાપી સરસ લાગી સરસું મીઠી લાગી સત્ય તો છે એ પણ સત્ય ઘટના કેવાય ને કેરી ખાધી ને મીઠી લાગી એ પણ સત્ય ઘટના તો હકીકતો છો ભલે ઇન્દ્રી વિષય રહ્યો ના એ સત્ય ઘટના નથી અસત્ય નથી આવ્યો તો નથી જ રાહ જોયા કરતા આઈ ભરેલી આ ચૂકી ગયા આયા પછી જાય નઈ બેઠો સંસારી કપડા નથી મારી પર નોકરી કરતો હોય કે નહી કરતો ધંધો કરું છું ઇન્કમ ટેક્સ ભરું છું બધું પણ હજુ ઉકળતું દૂધ છે ઉકળતું દૂધ હવે આઈસ્ક્રીમ બનાવ ઉકળતા દૂધ થાય છે ટાળું પડવા દેવું જોઈએ બરફ જોઈએ બધું જોઈ આપડે પૂછીએ અહી કઈ પૂછવાની થી નથી તમારા હિસાબે જિંદગી મારા હિસાબે ખરું કે મારા હિસાબે જિંદગી જેલ છે શું છે આ મનુષ્ય સાદી કેદ માં છે કેવા છે મનુષ્ય સિવાય બીજા જે દેખાય છે એ ધરતી પર જેને તિર્યંત કે છે તિરંત કે છે બધા સખત મજૂરીની કેદમાં છે આ ચાર જા જેલમાં છે મારી દ્રષ્ટિથી તને આ જેલમાં ગમે છે ખરું પડતું નાખવા જાય પોલીસ વાળા પકડે છે કેમ આપઘાત કરવાનો ગુનો કરો છુ કે આપઘાતે નહીં કરે ને સરકાર એટલી બધી છે આપઘાત એ કરવો સરુ થશે છે જિંદગીમાં સુખી થવા માટે શું કરવું તારે શું કેવું વિનાશી જોયે છે પછી એ થાય નહી પછી જાય જોયે તમારે ઈટનલો જોયે મોક્ષ મેળવવા માટે રસ્તો સહેલો નથી એમ એમનું માનવું છે બે રસ્તા છે રસ્તો એક જ છે આ જે અઘરો રસ્તો છે ને તે રસ્તો છે આ તો કોક વખત ઇનામી રસ્તો નીકળે છે ઇનામી કેવો દસ લાખ વર્ષે નીકળે છે કેવું છે તને લિફ્ટ ના ગમતી હોય તો નથી આપડે પેલો રસ્તો દેખાડી તારા ચોટું ચડ્યા તો હજુ પાછું ચડે પછી પાછું કોઈ ઓળખ વાળો મળે છે મોક્ષ અથે મો છે અને ના ભલે તો કરોડ આવતા રે મહજ સમય સાચી સમજણ હોવી જોઈએ બરોબર છે જ્ઞાની પણ સમ્યની હોવો જોઈએ સમજણ હોવી જોઈએ તો જ મોક્ષ થાય ને સમ્યાર ચિંતા થાય દાવજો મારી ચિંતા ના થાય ભોગ થઈ ગયો નથી ગયો તર કેમ લાગે છે ફક્ત અમને થાય તમને આ ચાર દિવસ મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે શું કે છે પ્રાપ્તિ દુર્લભ છે જો જ્ઞાની પુરુષ મળે તો પ્રાપ્તિ સુલભ છે સમજાયું ના સહજ છે સરળ છે સુગમ છે આખા દુનિયામાં એકાદ કોખ કરો હોય એ એક જ હોય બે જોડી ના હોય પછી રોકડો મોક્ષ આપે તો કામ થયું ને આપડે ઉધાર મોક્ષ હોય બહુ જ પણ બેઠા છે કેવા આનંદ માં નોકર સર ચખાડવા ચકાડવાનું ના ચાખવું ત્યારે નહી તાર ના જોયે મફત થાય મારી પાસે એટલે આ લોકો સમજાય નઈ ને મોજ તો તને લોકો નું ભાન નથી તેથી ઉપર બાપો છે ઉપર ક્રિએટર એ અંગ્રેજો અંગ્રેજો બોલે પણ જે વિતરાકો મત છે એ તો ના સમજે ના વેદાંત દરે તમારી શક્તિ વધી જાય તમે સાચવા દર્શન નથી કરતા એનું શું કા કે પુરાવો છો તારે જેનું મંદિર હોય આપડે મહાવીરનું કે તો ભગવાન ભાવિને પૂછવા જઈએ કેમ ભગવાન રાજી નથી થતા કરે જો ભગવાન શું કહેરી ના આવો તેના મને વાંધો નથી પણ બહાર કાઢો કે નવા જોડા હોય તો નઈ તો પકડી લેશે આ કુદરત ની કારણ કે કુદરત પકડે છે કોની કોની તો ચોરીથી તમારું પાંચ બે હજાર રૂપિયા નું ઘડિયાળ સોનાની ચાદીનું અરે સોનાનું એ બધું એ બધું પડી ગયું હોય ને તમે ચોખ્ખા છો તો બીજે દાડે ખબર આવશે પેપર સાચું ઘેર બેઠા હશે ખબર પડી ને આ તમારી દ્વાર જ ચોર ના થશે પૈસા ને તો જતું હશે કઈ એક અક્ષરે એવા દુનિયા છે દાનત જ ચોર થઈ ગઈ છે તમને આવું ભડક રહેતી કે બૂટ કાઢી ભગવાન તો જવા ના હોય તો ચોરી કરેલી હોય તો આવતા ભગવાન જતો રહે છે આપી દો નહીં પડે નહીં પણ કઈક ચિંતા કરો ભગવાન દર્શન તો સારી રીતે કરો ભગવાન ના આવે છે જૈનો મારા કેવા પાછળ પહેરતો હતો પેલા આ જ્ઞાન નહી થયેલું તારે આટલો લોગો કોટ સફેદ કોટ પહેરી અને બુટ સરસ પહેરી ને ગયેલો ઉપાસ દર્શન કરવા ગયેલો છો મેખાય છે આટલા માં કાકા કેવા હતા નવા હતા જૂના હતા તદ્દન નવા જેવા હતા આગળ ઘેર એટલે મે તો લોબો કોટ ને આવે ઘેર ઉઘાડ પગે સીધું બજારમાં લોકો ઓળખે વડોદરા ના બજારમાં કેમ કાકા બુટ ક્યાં ગયા એવું પૂછે તો આબરું ગઈ પછી ફરી બીજી આબરૂ કાઢવાની એટલે પછી ત્યાંથી નીકળ્યો અને એક રીક્ષા કરી લઈ પછી ઘેર ગયો અને ઘેર થી એક જણા મોકલી ને મંગાવી લીધા બુટ વેચાતા પણ એક ફરો ગયા હતા એટલી ચોરી છે મારી દોના इतला गया नहीं, कोई लूटना चोरी માટે જો સમજો તો સ્થિરતા પકડો ચોરવો હોય તો મારું નામ નથી અમારી ઈચ્છાથી તું રેજે જવું હોય એમ કરી અંદર તરફ પાછા આવશો તો દાદા ભગવાન તમારા બુટ ના દેખાડે મારી સાક્ષી બોલતો ખરો દીવે ચક્ષું તે દેખાય દિવસું આ ચામડાની આંખ થી ના દેખાય તમારા ચામડા આંખ છે ને હે કેમ બોલતા ને એમને તો ભૂલ કરી પણ આપડે બધા કેટલી ભૂલ કરીએ છીએ મહાદેવજી મહાદેવજી નું લિંગ તમે જોયેલું છે તે પૂજા કરતા તે રોજ પૂજા કરે પછી એક દાડો ઉપર ઉંધાડા ફરતા દીધા તારું તારી પોતે હોત તો એમને પૂછત કે તમે જોયું તે દાતરી થઈ કે આ તે દાડે ઉંદડા ફરજ એ પેલા જાણતા જ નતા તમે તે ધાર ખબર પડી તે પેલા નહીં છોકરા પણ આ તો મોટી ઉંમરે એમને ખબર પડી કે ઊંધઈડા ઉપર તને સમજણ નથી આ તો કાયમ કરતા હતા નવું શું છે તમે કહ્યું તમારી ભૂલી હતી તબક્ક છે મોટા મોટું ગ્રેટેસ્ટર્તિ વાત જે વાત કરો છો મૂર્તિ સમ્ય શું નામ તારું કીર્તિ ભાઈ કીર્તિ છોકરો છુ સમ્ય <laughs> એતો જ્ઞાની પુરુષ ની પાસે આવે તારે દર્શન કરવા માટે જ્ઞાની પુરુષ ની પાસે એક કલાક માંથી જાય કેટલી વાર લાગે એક કલાકમાં હાથ મૂકી એકમ થઈ જાય પછી તારે જોઈએ બીજું કશું પૂછવું છે સમજ પડી ને મિથ્યા દર્શન મિથ્યા દર્શન સમજો ને એટલે સમયક દર્શન સમજે સમજ પડી ને સમ્યક દર્શન સમયક દર્શન કોનું નામ કેવાય કે જે દેખાડે મગજ ની ટેપ માં લખી લીધું એમ ટેપ માં લખી ગયું આવો ખાલી ફરી પૂછ્યું છું ભગવાન જૈન તો કેવાય આખું પાકિસ્તાન થાય તો ભડકે નામ જૈન કેવાય જૈન આવો હોય કઈ કેવું તમને ઓછો થઈ ગયો નહી થઈ ગયો એટલે તમારે બોસ કરો મારા અંડર હેડ નો શોખ નથી એટલે તમને બોસ ગમે છે તને ગમતા તમને બસ ગમે છે મોડા નથી મોડા પરિવેલ કોઈ ભરી ફરતા છે આ લોકો એ દુકાન વિચાર આવ્યો કાળું આજ ભૂલી ગયો આ દુકાને પેલું ઉપાનું રહી ગયું લીકેજ થઈ જશે કે લીકેજ મારે લીકેજ થયું નથી લીકેજ થઈ જવાનું તમે સમજાય ને આજે આજ તમારે ધાડો પકડ્યો નહી ને